ભગવાન ના જય જયકાર હો દા ભગવાન ના જય જયકાર હો દા ભગવાન ના જય જયકાર હો દા ભગવાન ના જય જયકાર હો દા ભગવા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 અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભ ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાન ના અસિમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જય હો દા ભગવાનના હસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવાન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 અસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના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 અસીમ જૈ જયકાર હો ભગવાનના અસીમ જૈ જયકાર હો દાદા ભગવાન અસીમ જૈ જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના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 અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકારો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 અસીમ જૈ જયકાર હો દાદા ભગવાનના અસીમ જૈ જયકાર હો દાદા ભગવાનના અસીમ જૈ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો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 અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જૈ જયકાર હો ભગવાનના અસીમ જૈ જયકાર હો દાદા ભગવાનના અસીમા જૈ જયકાર હો દાદા ભગવાનના અસીમ જૈ જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જયકાર હો દા અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર હો અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના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 અસીમ જય જય કાર હો દાદા અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર હો ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જૈ જયકાર હો દાદા ભગવાનના અસીમ જૈ જયકાર હો દાદા ભગવાનના અસીમ જૈ જયકાર હો દાદા ભગવાનના હસીમ જૈ જયકાર દાદા ભગવાન અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જૈ જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર અસીમ જેકાર ભગવાનના હસીમ જૈ જયકાર દાદા ભગવાન ના હસીમ જે જય કાર હસીમ જૈ જયકાર દાદા દા ભગવાન ના અસીમ જય કાર ભગવાન અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જૈ જયકાર દા ભગવાન ના અસીમ જય જ દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા જય જય કાર ભગવાન ના અસીમ જૈ જયકાર ગાદા ભગવાન ના હસીમ જૈ જયકાર ભગવાન હસીમ જય જયકાર દાદા ભગવા કાર હો દા ભ ભગવાન હસીમ જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર હો દાદા ભગવાન નાસીમ જય જયકાર દા ભગવાન હસીમ જય જય દાદા ભગવાન ના હસીમ જય જયકાર ભ હસીમ જય જયારો દાદા ભગવાન ના હસીમ જય જય दा दा भगवान ना असीम जय जय कार हो दा दा भगवान ना असीम जय जय कार हो दा दा भगवान ना असीम जय जय कार દા ભગવાન હસીમ જય જય કાર દાદા ભગવાન નાસીમ જય જય કાર હો દાદા ભગવાન સિંમ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન નસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર દાદા ભગવાન સિમ જય જય કાર હો દાદા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન અસિમ જય જય કાર દા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવા અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવાન ના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 અસીમ જય જયકાર હોદા ભગવાન ના અસીમ જૈ જયકાર હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જયકાર હો દાદા ભગવાનના હસીમ જય જય કાર ઓ ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકારો દા ભગવાન ના હસીમ જય જયકાર દા દા ભગવાન ના હસીમ જય જય કારો દા ભગવાન ના હસીમ જય જયકારો દાદા nan na haseem jai jai karo bhagwan nan na haseem jai jai karo bhagwan nan na haseem jai jai karo bhagwan nan na હસીમ જય જયકારો દાદા ભગવાનના હસીમ જય જયકારો દા ભગવાનના હસીમ જય જયકારો દાદા ભગવાન હસીમ જય જયકારો દા ભગવાન હસીમ જય જયકારો દા दा भगवान ना असीम जय जयकार हो दा भगवान ना असीम जय जयकार हो दा भगवान ना असीम जय जयकार हो दा भगवान ना હસીમ જય જયકારો દાદા ભગવાનના હસીમ જય જયકારો દાદા ભગવાન હસીમ જય જયકારો દા દા ભગવાન ના હસીમ જય જય હસીમ જય જયકારો भगवान पेल हसी मजय जय कार भगवान हसी मजय जय कार महेन्द्र क्या गया जय जय कारो न भगवान हसीम जय जय रो दिव क्या गया બધા છે ને આવે છે ને બધા તમારી કલ્પુ કઈ કઈ બધું તૈયારી કરે એમ ખરી ખરું વાત છે ચાલો રસોડાની કિંમત કેટલી બધા કોમ અને જો બોલે છે રસોડા ની કિંમત ખરી કે નહી બોલો હ તમે બોલો છો બોલતું નથી અન્નપૂર્ણા બધા ભગતો બોલે જાત જાતનું ખરું કે નહી અમારા મોટા ડોક્ટર સાહેબ આવ્યા છે મોટા મોટા ઊભા થઈને બધા દર્શન કરો ઊભા થઈને ડોક્ટર ઈલા ડૉક્ટર ઈલાબેન હા એ કોઈના દાંત પાડતા નથી પણ જે પડતા હોય હરખા કરી આપે છે કોલેજમાં ડીન છે ડીન પ્રિન્સિપાલ એવી એવી પરિસ્થિતિઓ છેક ચ્યા પંજાબ ને ભોપાલ ને ક્યાં ક્યાં જઈ બધે પરદેશમાં બધે બોલાવે છે બાબુભાઈ હું મારું આપણા શણિયાના સુરતના છે અચ્છા અચ્છા સમજ્યા હું શણિયાના સમજો ચાલો ત્યારે સચ્ચિદાનંદ આપણે દાદા ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ આ કળિયુગના પુરુષોત્તમ પુરુષ જે કૃષ્ણ ભગવાન વાપર પુરુષોત્તમ પુરુષ તરીકે ઉત્તમ પુરુષોત્તમ પુરુષ તરીકે પ્રખ્યાતિને પામીને આજે બધાને ત્યાં બધે આખા ભારતમાં અને પરદેશમાં પૂજાય છે એમના યશનામ કર્મથી પણ એ કોઈ જાણતું નથી કે એમના યશનામ કર્મથી એ પૂજાય છે બધા એમ જ જાણે છે કે એમનો શરીરનો આવો ફોટો છે ને આવું છે એનાથી પૂજીએ છીએ ના એવું જ આજે દાદા ભગવાનનું યશનામ કર્મ એટલું છે બધાની અંદર અને બધાની અંદર એમની મારફતે કે બધા બધા આંદોલનો બધા પ્રસારે છે યશનામ કર્મ એક મોટા મોટું કર્મનો ઊંચા ઊંચો પ્રકાર છે કે જે કર જે કર્મે કરીને આપણે આપણા માટે ના જીવીએ પરંતુ બીજા બધા માટે જીવી જાણીએ માણસ તો માણસ માટે તો ખાસ મનુષ્ય એટલે બેન માણસ ના હોય એવું કેમ કહેવાય આપણાથી પણ આપણા શાસ્ત્રમાં અત્યારમાં આટલામાં જુઓ ને બેન એટલે બેન ને ભાઈ એટલે ભાઈ આવું કરી નાખ્યું તો બહેનોએ સમજી નાખી કે ભાઈ આપણે ચલો નીચાને એ મોટા કહીને આપણે નીચા મોટાની વાત જ ક્યાં રહી વાત જ ક્યાં રહી એટલા માટે એ પુરુષોત્તમ યોગ આજે દાદા ભગવાનનો એમના યશ નામકર્મથી અહીંયા આગળ પ્રવર્તમાન પ્રવર્તી રહેલો છે આખા મહાવીદે તીર્થધામ કોમ્પ્લેક્ષમાં તેમજ આપણા બધા કેન્દ્રોમાં અને પરદેશમાં બધે જ સુરેશજી તમને શું લાગે છે તમે બહુ મોટા ફોડના એન્જિનિયર મોટા ભણેલા બોલો ને એવું બોલો ને બધા જય સચિદાનંદા હવે ખાસ તો દાદા ભગવાન મળ્યા પછી અ જે અમારામાં કઈક અંદર બેઠું છે બીજ આજ્ઞા ધર્મો મળ્યા પછી આખું જીવન અમારું બદલાઈ ગયું છે દાદાજી અમેરિકામાં હોવા છતાં પણ અમેરિકામાં હોવા છતાં પણ દાદા અમારું દિલ અહિયાં ભારતમાં જ આવવા માંડ્યું છે ભગવાન ત્યાં આવતા હતા અને ક્યાં આવતા અમેરિકા આવતા હતા ત્યારે અમેરિકા શું કરતા હતા અમારા ઘરે દાદાજી આવતા ડિટ્રોટિક સેવા આપતા દાદાજી અમારા ઘરે આવતા હતા બહુ લાભ મળ્યો જ્ઞાનવિધિ ત્યાં થઈ પણ હજુ તો કંઈક ઓળખાણ પડી કઈક સમજ પડી અને દાદાજી વિદાય લીધી એટલે આપની પધરામણી થઈ પહેલી વખત અમેરિકામાં દાદા નો વિદાય આ બાજુ થવું ને તમે સમર માં આવેલા મીનાબેન રામ જોડે પછી આપની ઓરખાણ કઈક તમારા પ્રત્યે એવું આકર્ષણ હતું અમને અમારે ઘરે આવ્યા અને આપે સત્સંગ ચાલુ કર્યો તો મેં તરત જ પૂછ્યું દાદાજી તમારું ઓડિયો લઈ શકું ઓડિયો સત્સંગ અત્યારે રમેશે અત્યારે મને એ બધી ઓડિયોનું સીડી કરી આપી છે એમ હા એટલે એટી એટની એટલે બધી મારા ખજાનામાંથી મળી આ વખતે હું ડિટોડ ગયો અને વીસ દિવસ રહ્યો અને બધું દાદા ભગવાનને તમારું જે હું સ્ટોરેજમાં મૂકીને આવ્યો હતો કારણ કે અમે ઘર કાઢી નાખ્યું કાર કાઢી નાખી બધું મૂકવું ક્યાં તો બીજા મહાત્માઓને ત્યાં બધું થોડું થોડું કપિલભાઈને ત્યાં અમુક લોકો પહોંચાડેલું તો આ વખતે મેં ટાઈમ કાઢીને બધો ખજાનો બહાર કાઢ્યો અને અહીંયા લાવવા માંડ્યો કારણ કે તમે દાદા ભગવાનનું જ્યારે મારે ઘરે આવેલા ડિસ્ટોરમાં ત્યારે ખાસ એવું એક કીધેલું કે તમે મારી લાઇબ્રેરી જોડે જોઈને બહુ ખુશ થઈ ગયેલા થ્રુ થયેલો દાદા ભગવાન સાથેનો સંવાદ એમાંથી એકસો એસી કેસેટ મારા હાથમાં આવી હતી એટલે ફોર્ડ અમે રોજ ઓફિસ જતા અને પાછા આવતા એજ સત્સંગ સાંભળ્યા કરતા હતા ખુરશી પર આવો અહિયાં તમારે છે બોલો એટલે એ સત્સંગ સાંભળતા સાંભળતા દાદાજી જ્યારે આપ અમારે ઘરે આવ્યા ત્યારે ખાસ કીધું કે તમને આની વેલ્યુ ખબર છે આ ઓડિયો કેસેટની તમારા શબ્દોમાં કહું છું બધાને અને હજુ મેં કેટલાને કીધું છે જાવ જાઓ બોલો કે તમે મને એવું કીધું કે તમને સુરેશભાઈ આની આની વેલ્યુ ખબર છે દાદા ભગવાનના સત્સંગની જેને ટાઈમ જૂનું ના થાય ટાઈમ માં જૂનું સાચવી રાખવું સમય જતા કઈએ જૂનું ના થાય નવું નવું જ રહ્યા ઘરે દરેક ડીવીડી બધી હતી દરેક ઘર માં મૂકી રહી ભંડારી બેગમાં જ હતી બધી એ નીકળી તારે હજારો બધો નીકળ્યો એટલે પછી બધા કાઢો બધું આપણે સરખું કરીએ બધું કરીએ દેવચંદુ થાય છે દાદા વાલા તમે બીજા ને જગડી રાખે ખુલ્લો થાય એવો છે ખુલ્લો થાય એવો છે જીવી જાણો એવી રીતે શું કહ્યું જીવી જાણો માં મુસીબતે જન્મ્યા છો શરીર છે બધું છે જાવ છો કે આગળ કામ તો કામ હશે ધમધમાય બરોબર એટલે બહેનો ફાવશે બોલવાનું કોઈ ને બહેનો માંથી કોઈ બોલી શકે એવું છે બોલો ને કોઈ આજે નથી એવું તું બોલ પણ મને શું કે છે બધા નંભરા એવું બોલ છે પાછી ખોખારી ને આ આપણી પ્રોફેસરની બહુ વાલી સ્ટુડન્ટ છે તમારી દીકરી છે અમદાવાદ વળશે નહીં તમને અમદાવાદ છોડીને આવ્યા છો તે કશો વાંધો નહીં હસો હસતા રહો હા બસ આટલા ચીરા ગયો છે દાદા લંડન થી પાછળ બેઠો આવતો રે અહીંયા પાછળ બે જાડો અઢી અંદરની બાજુ જોડે જા બસ બસ પપ્પા જોડે બે જા આગળ લાઈન આપતા પૂતરો છે બધી સારું છે કે આજુ ઓછા છે એટલે ચાન્સ મળ્યો નહીં તો ના મળે એ મોટા નથી પણ નાના છે એટલા માટે આપણે એમને ચાન્સ આપવો પડે એમના જેવું નાનાપણું આપણે શીખીએ કેટલું મોટું કામ કરે છે તો એવું નહીં સુરેશભાઈ જોઈ જઈને શીખાય કે પછી અનુકરણ કરીને હા અનુકરણ ખોટું નથી પરંતુ એને નિધિ અનુકરણ કે છે પણ સાચો શબ્દ એને અનુસરણ છે શું કહ્યું અનુસરણ એટલે અનુસરવું એને નિધિ ધ્યાસન કે છે એટલે જેવી વિતરાકતા દિલથી અંદરથી જીવાતી જતી જ હોય એનું અનુસરણ સારી વસ્તુ છે એટલે અસલનું અનુકરણ એ અનુસરણ છે અને એમની ચર્યાનું નિધિ ધ્યાસન છે એમની દશાનું નિધિ ધ્યાસન છે આપણને તે સ્વરૂપ જ બનાવી દે શું કહ્યું હા ચાલો ચલાય ધમધમાય મુક્તિ સુખ સંચયન પેજ નંબર એકસો ચાલીસ બહુ ધીરો અવાજ આવે ના મનના પર્યા સરવે મનના પરિયા દાદા બને છે સામાથી લઘુત્તમ દાદા બની શી શ્યા લગતમ પહેલાં તો ભુદિનું બારણું વાસી પહેલા તો બુધિનું બારણું વાસી કોઈનું જોતા રહી પૂતગલનું વર્તન કોઈ નું ભૂદગલ નો આ વાણી ખુશી મા પોતે થારાજી આપણી ખુશી મા પોતે થયો રાજી योग वतेवन पहला जो शे अनुकुडता अनुकूलता पणी पहला खूश अनुकूलता पणी जाते संकोराई બેસે છે ભગવા જાતે શંકો રાઈ બેસે છે ભગવાન સર્વેના મનના ના મનના પરિયા દાદા બને છે આ શંકો રહી જાઓ છો તમે આપતા પુત્રો દાદાએ એમના બહુ વખાણ કર્યા છે એટલે ફૂલ જાઓ છો તમે ભૂલતા નથી એમને બોલવાનું આપો ખરી તે બોલવાનું આપવાની જરૂર નથી એમનો અવાજ જ એવો હોય ચાલો ફુલાય છે કે ના નથી ફૂલાતું સંકોચ છો સંકોચ જેમ વખાણ કરે એમ લ્યો આપતા પુત્ર એમને આપતા પુત્ર કે છે દાદા કહ્યું છે વાખ્યા આપી છે ચાલો દે बाड़क थे न बाक नी पासे, बाड़क थी नाना बाढ़क नी पास बाढ़क थी नाना रकमानो सा रे गुरु लग दर्शन रक मानो सा गुरु लग दर्शन अंत करुणा आश्चर्यकारी अंत करुणा आश्चर्यकारी शुद्ध प्रेम पोषे वत्सल गुरु પ્રેમે પોષેવ સ્લ ગુરુતમ અપમાને તી માગી લે માફી અપમાનેગીલ માફી અવડાને પડતો અટકાવે હરદમ हर आवी सहजता कोने जोई जानी आवी सहजता को जोई जानी पोता ने खेज पीर से जे सतस हो ध्यान घर जे फिर से जे सतस दुनिया ना देवी भूलद खवी दुनिया ना देखे तेवी भूलदा खवी प्रज्ञा बै साड़ी फूव प्रज्ञा बैसाड़ी ज्ञान जाने छे निरजर तार ज्ञान छे निरजर समझे छे छे, छे, छे छे काया छे मारी आटी आहनी निज दोषे पध आटी अहम કલ્પાતિત જ્ઞાની કાર વિનાશ કલ્પાતિત જ્ઞાની પૂર્ણત્વરતાવે સર્વજ્ઞા ભજના પૂર્ણત્વરતાવે સર્વજ્ઞા ભજના દુર્લભ છે દાતા મૂળ મોક્ષ દી દુર્લભ જી દાતા મૂળ મોક્ષ દી પરમા પ્રત્યક્ષ શુધાત્મા વ્યક્ પ્રત્યક્ષ શુતા વ્યક્ आज्ञा थी छूटे जग्रंथ पांच ज आज्ञा थी जग जगब િયા શરવે છે શર્વે મનના પરિયા દાદા બને છે સામાથી લઘુતમ દાદા બને છે શાથી લઘુતમ બહુ સરસ સુંદર કેવાય જેને બેસે બરોબર બે લાઇન પેલી બે લાઇન સમજાવ એટલે કે સુરેશભાઈ સાહેબ કે છે કે સર્વના મન પર્યાઓ વાંચી એટલે જ્ઞાની પુરુષને એ જ્ઞાની પુરુષ છે કે જેમને પોતાના પર્યાયોને બહુ સારી રીતે મનના પર્યાયો સ્વરૂપે જાણ્યા છે જોઈને જાણ્યા છે જાણ્યા તો છે જ્ઞાન તો છે જ કે મન એ મન છે હું છું મન શું છે તો કે મન દેખાતું ને જાણતું હું કોણ દેખતો ને જાણનારો એટલે કે મન સાથેનો આજે જેમનો સીધો નાતો છે એમને એ પોતાના મનના પર્યાયો પોતે સારી રીતે બધી રીતે સરખી જાણી લે રીતે આ કાળમાં જેટલા જણાય એટલા એ રીતે એ સમજણથી જણાય છે એમ એમ નહીં જણાય જેમ જેમ સમજાય કે આ ને હું હું એ મનના સ્થળે છે આખું સમજાય એટલે એને જ દર શાસ્ત્રમાં મન કહ્યું છે અસલમાં એને કહેવું છે અને ત્યાર પછી જ એ કોઈ પણ મનના આમ જોતા આવે સામા અને ઉપયોગ પડે કે તરત જ મનના એમનામાં જળકી જાય એમને જ્ઞાનમાં જ પ્રકાશમાં જ જાય એટલે નાની પુરુષને આવું થાય જ પર્યાવરણ બધા વાંચી જાય દાદા બને છે સામાથી લઘુત્તમ એટલે જાણે કે જો સામાથી ગુરુ થઈને આવ્યો હોય તો તરત જ એમના શિષ્ય થઈ જાય અને શિષ્યભાવે એની જોડે બધું વ્યવહાર કરે અને લઘુ થઈને એટલે વ્યવહારના વિનયથી આપણે નામામ કરતા આવીએ ને તો એ આગળ બાળક થઈ જાય પાછા એટલે પહેલાં ને એને નાના થવાનું મન થાય બે બાજુનું વાત જ્ઞાની પુરુષ એમની અંદરની દશા અટપટી હોય છે કેવી અટપટી આટાપાટાવાળી નહીં અટપટી એટલે સામાન્ય માણસ એ બધું સમજાય નહીં સમજાયું ને એટલે હમાવાથી હમાનું જીવન એને જીવું જતું હોય પોતે અંદર એમ જઈને જીવે એવી રીતે તારે થાય કામ એમ એમ નથી થતું પરંતુ આ કાળમાં આપણે આપણે પોતે પોતાની રીતે બધું કમાણી કરીને લઈએ છીએ એ આખી કમાણી એ ગમે હોય પણ નાની પુરુષ આગળ બધું સરવું સગું થઈ જાય બધા થાય એટલે પોતા તો પહેલાં તો પોતાનું બુદ્ધિનું બાણું વાસી એટલે આપણે ઝારીથી જય શ્રી કૃષ્ણ કરતા હતા એટલે બધું બહુ મજા પડતી હતી હમ બધા રસ્તામાં હોય ને તો રસોડું હોય તો ગામડામાં પડ્યું હોય ને જાર્યું આમ જોતા હોય તો એમ દેખાતા હોય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એવું કહી દે જારીથી જ કહી દે જારી જય શ્રી કૃષ્ણ એવું કરે છતાં પણ દાદાએ અસલ શીખવાડ્યું કે જારીથી જય શ્રી કૃષ્ણ કોને કહેવાય એટલે બધો સંસારનો આખો વ્યવહાર છે આપણું એ ઉપલક્યો ઉપલબ્ધ્યો ઉપલક્યો કોને કહેવાય કે જે નાટકમાં નાટક થતું હોય એવી રીતનો નાટકમાં નાટું થયું એવી રીતનું નાટકમાં નાટક થાય એ બધા વખાણે નહીં સુધી નાટક વખડા નાટકમાં નાટક કરનારો છે એવું તો સુંદર નાટક કરે જાય હું તો આ છું ફલાડો ટીક ખ્યાલ જ હોય એને આવું છે એટલે બુદ્ધિના બાળણા બધા વાસી દેવાના અને કોઈનું જોતા એટલે એમના બધા બોલ ની બધા બાળકો ખરાશ થઈ ગયેલા એટલે કે તમે અબૂધ છીએ અબૂદ એટલે બુદ્ધિ વગરના નહીં પણ બુદ્ધિની શેમાં જરાય આવે જ નહી બહુ બુદ્ધિ એમની શેહમાં લેવાનો પ્રયત્ન કર્યો પણ આયા જ નહી ને એટલે બુદ્ધિબહેન થાકી ગયા તોબામનાથી તોબા બાકી બુદ્ધિબહેનને કોઈ તોબા બોલાવા નહીં હા કોઈની તાકાત નથી આખા વર્ડમાં તોબા તોબા દા જોયું તમે તમે જોયું તું બુદ્ધિ પણ પિયર માં તો બહુ રહી ના શકાય ને પાછું એ તો બુકલી તો દીધી છે એટલે કેવાનો મતલબ શું છે બુ વીધી છે કેટલી જાતના રોલ ભજવવા પડે અમને નાટકના અને આપણે માલી ને ફર્યા કરીએ બધા એવું છે એટલે આવું છે તો સારું છે આ તો સત્સંગ તો બહુ લાંબો ચાલે હા લો તમારી ની હા બોલો તું અહીંયા આવતી રાખે નીચે આવડે બેસતા એને આવડે છે જેવી નથી ત્રિવેદી છે એ વેદ એટલે કે હું નિર્વેદ જોવા જાણવા વાળો જેને આ વેદના છે કઈ વેદના આ ત્રણ પ્રકારની મોટા મોટી વેદના એ સંસારમાં ભટકાવનારી ભાઈઓને ક્યાંક હું પુરુષ છું બહેનો ક્યાંક તમે બહેનો છો આવું કે બધી વેદ છે બધાને રહ્યા હું ને એ જ બટકાવે છે બધાને પણ એ ખોટા નથી એ તો હતા છે ને કાયમ ના રહેવાના પણ એમાં એ કેવી રીતે છે એના પરમાર્થને એની સાચી સમજ જો મળી જાય તો કામ થઈ જાય એની વાત કરે છે આંબા મનીષા ત્રિવેદી પુનાથી આવી છે પુનાથી તો પુનાથી મુંબઈ નજીક તો અહીંયા શું કમાઈ દાદા પુનાથી ડાયરેક્ટ નોનસ્ટોપ સુરતની ટ્રેનમાં આવ્યા એ કોનો એરે કો લાભ કોરી કાઢ્યો દાદા 18 જણા આવ્યા છે 18 જણા આવ્યા છે 18 18 કાંતીબી આવ્યા છે ના નહીંથી આવ્યા સારું કોઈ તકોતારી તો કોઈ છે નહીં અહીંયા ના એ નાઇજીરીયા છે આપ તો પુત્ર જાય છે હા દાદાજી જમેશાનંદજી જાય છે જમેશાનંદજી આપડો છેલ્લો ધ્યેય એ છે કે જોવા જાણવા પાકા થઈ જવું આ કળિયુગમાં જેટલું થવાય એટલું સમજનાર ને દ ભાગ છે ને સમજવા વાળો શિષ્ય ભાવે રેવાનું છે ગુરુ થઈ જાય મન એ ગુરુ થઈ જાય દાદા બુદ્ધિ એને પાછી એ કરી નાખે પરંતુ પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈ છે શુદ્ધાત્માની અદભુત જેને કલ્પશક્તિ કહી અને કલ્પશક્તિ ખુલ્લી થતા જ સંકલ્પ વિકલ્પ થી શું કહ્યું સંકલ્પ વિકલ્પથી મુક્ત થાય છે પ્રતિથી એ પ્રતિ આજે લક્ષ બેસી ગયું છે કે હું આ કોણ છું અને નથી એ કોણ છે બે મનીષા નથી એ છતાં કોણ છે એ સારી રીતે કારણ કે હું છું એ તો કરવા જ પડે નઈ તો આજે છાના મારા પહે જાય બધા થાય છે એવું જ થાય પૈસા પાર્લામેન્ટને નરેન્દ્રભાઈ સાહેબ ને કેટલા પૈસા ખર્ચવા પડે છે કાશ્મીરમાં હાચવવા માટે પોતાના માટે કેટલા ખર્ચા છે વાત સાચી છે અને દાદાનું જ્ઞાન એવું આ કાળમાં ખુલ્લું થયું છે કે જેની જે ભાષા એ ભાષામાં બિલકુલ ફિટ થઈ જાય ને ત્યારે જ એને સમજાય એટલે સમજણ સમજણ ને સમજણ સમજો સમજો ને સમજો કોને સમજીએ તો કે મનીષાને સમજો સમજો સમજો હા મનીષાબેન સમજી લેજો હવે તમને પૂરા પાક્કા સમજી લઈશું અમે બઉ અકળ લાગે છે એને શું કેવાય છે અંદર થી ઘર્ષણ થાય છે બીજું કે મનીષાબેન અને આપણું અંતર આત્મા પ્રજ્ઞા એ કરીને એ બેની સાથે ઘર્ષણ થાય છે શુદ્ધાત્મા કોઈ દિવસ ઘર્ષણ ના આવે પરંતુ આપડી અંતર આત્મા છે એ આખી બહિરાતમાં પણ મુક્ત થયા એટલે બાકી આપણે નોખા પડી ગયા પૂતગલ નોખું આપણે નોખા એટલે હવે પૂતગલ પોતાનું બધું પોતાનો મસાલો ને આવ્યું છે હિસાબો લઈને એનો હિસાબ વસૂલ કર્યા વગર છોડે નઈ તમને એટલે અને આપણે શુદ્ધાર્થમાં રહીને આપણે છોડીએ નહીં એને બે ઘણ થાય છે અને ઘર્ષણ થાય એટલે અગ્નિ પેદા થયા વગર નહીં શું કહ્યું અગ્નિ પેદા થયા વગર નું ઘર્ષણ છે અને તપ એ તપ ચોથો પાયો છે એ તપ હોય તો જ આપણું ચારિત્ર અંદર વિકસિત થાય જે તમે ઈચ્છો છોલ અને ચારિત્ર ચારિત્ર સ્થિતિ રદ ત્રય સ્વરૂપે પોતાને મનીષાબેન ને પ્રકાશમાન કરે અને મનીષાબેન પ્રકાશમાન થાય એટલે બધાને લાભ આપે પછી એમને કોઈને લાભ જવું ના પડે પછી ના સમજ્યા નિરાતે આપણે સ્થિર ના રેવા દે છતાં આપણે અભ્યાસ કરીને આપણી સ્થિરતા પ્રાપ્ત કરવી પડે બન્યા કરશે તો છોડે અમે હથિયાર ઉઠાવાના નથી કશું જ કરવાના નથી તને પણ તું તને જેમ છે તેમ અમે જોઈ લઈશું તને પણ વ્યવહારમાં જોઈ લઈશું કે એવું નહી મનીષા ગભરાઈ જાય કર્યા છે મોકલ્યો છે બહાર થી પોતાનું અહિયાં છે ઈશાપી ગમે તે આપડે કરે સમજાયું ને પણ એમાં આપણે એનામાં જોઈએ અને આપણે અરવું ના કરી નાખશો મેરબાની કરી દે હિસાબ છે હિસાબ કોને છોડવાનો મહેશ ભગવાને પણ આ બધો હિસાબી બધો બધો કેટલો બધો નો કેટલો બધો સરવારો દાદાજી આ તપનો પાયો છે ને મારો અનુભવ એવો છે કે તે વખતે તપના પ્રસંગો આવે છે પણ વાણી બોલાઈ જાય છે ઠંડુ પાડી દે છે મોટા અને એમને પેલું ડાયાબિટીસ અને એને કારણે કઈ થયું હોય ને જલ્દી રૂજાય નહીં ને એટલે સત્સંગમાં આયા હોય બેસે એટલે તરત જ પેલી બાકી કઈ આ ફરેને જાગ્રત થઈ જાય તો જસુભાઈ કેટલા વિદ્વાન તાળું શું કામ પાડી દો કે છે જોયા કરો શું થાય કે છે સમજાયું એ આમ સ્થુલ જોવાનું નથી દર્શન થી જોવાનું છે છોકરું બગલમાં છે આખી દુનિયા ફરફર કર્યા કે મારું છોકરું મારું છોકરું નજીક માં નજીક શરીર છે શરીર થી પછી બીજા બધા છે તું તરત જોયે મજા નામ ત્યારે હ યોગ આવશે તારે પ્રકાશભે લાવશે તારે સંગપતિ છે એ તો તમારા હમ ચાલો આપણે તમને કહ્યું હતું કે ગુણસાનું આપીએ એટલે બધા આવ્યા છે એકબીજાને મળીએ કારણ કે અમને તો બધાને જોઈને બહુ જ આનંદ થાય એક બે મહાત્મા મળીએ તો જોઈને આનંદ થાય છે તો અત્યારે પ્રસંગે આટલા ભેગા થયા તો શું બહુ આનંદ થાય એટલે હવાનામાં આવ્યા છે પહોંચ્યા જ્યાં ક્યારે બધી દર્શન થાય તો સુરજ પૈકી થાય છે થાય છે થાય છે મેં હા પણ અમારે અંદરથી એ થયા કરે એટલે ભાઈ કહું કે અમિત સાહેબને મળી ના અમે આપણા દેવચંદભાઈ સાહેબનો આજે જન્મદિવસ છે બધા એમના માટે ખૂબ ખૂબ સુંદર ભાવના કરો કે એમનું દાદા ભગવાને એમને દેવના દીકરા કહ્યા છે બહુ આશીર્વાદ આપ્યા છે એમને શું એટલે બાકીનું આયુષ્ય એમનું એમના સારા પરિવારનું કુટુંબનું ભાઈઓનું બધાનું અને એમનો દીકરો પણ લાગી ગયો છે અંકિત કંઈ ગયો આપની આપની કૃપા વરસાવજો કૃપા વરસાવજો અને આ અંકિત ને આ અંકિત ને ઉપકૃત કરજો ઉપકૃત ઉપકૃત એટલે ઉપકાર થઈ જાય ઉપકૃત કરજો એવું કરજો એવું કરજો એવું કરજો કે જેથી આખું શરીર આમાં ઘસાઈ જાય એનું આખું શરીર આમાં ઘસાઈ જો ચાલશે ચાલો એટલે હવે આપણે ગુણસ્થાન પૂરું થાય છે અમે કહ્યું તે ગુણસ્થાન આવીને બેસીએ બધાને મળીએ વાતો કરીએ વાતો કરવાની આપણે રસપરસ એકબીજાને હોય એટલે હજુ ચાર દિવસ છે અહીંયા આપણે યોગ આવશે કાલે સવારે તો ગુરુ પૂર્ણિમાનો પૂંજન ઉત્સવ બહુ બહુ સુંદર થશે જે આ કૃષ્ણ ભગવાન સમયથી ચાલી આવતી આ એક વ્યવસ્થા છે બહુ જ મહર્ષિ વેદ કહેવાય છે એટલે એને વ્યાસપીઠ કહીએ તો ખરી રીતે તો એટલે ગુરુનું ગુરુનું સ્થાન કહે છે એને અને આ રીતે ચાલ્યું આવે છે તે તો પરંપરાથી ચાલું જ આવે છે પરંતુ આપણી ગુરુ પૂર્ણિમા બહુ જુદી છે આપણી ગુરુ પૂર્ણિમા બહુ જુદી છે કે આપણે આપણી અંદર દાદા ભગવાન સ્વરૂપ ગુરુત્તમ સ્વરૂપ જે પ્રસ્થાપિત થયું છે આપણી અંદર અને આપણે એનાએ કરીને અંતરાત્મા દશાએ કરીને આ શરીર સાથે છીએ તો એ શરીર આપણું ઉત્તમ શિષ્ય બની રહે અંતર આત્માનું રીતે આ ગુરુ પૂર્ણિમા સમજાયું તમને પોતાને એટલે આપણે જ આપણા શિષ્ય બની રહીએ તો પછી બીજાના શિષ્ય તો સહેજે બને કે નહીં હમ એટલે એમની નજરમાં જ્યાં નજર મૂકી બધા ગુરુ છે ને એમના દત્તાત્રે સાહેબ જોયું કેવું કેવું શીખ્યા કૂતરાગર આ બધાથી એની પાછળ એક મહત્વ છે બધું પરમાર્થ છે સમજવા જેવો છે સમજાયું ને એટલે શિષ્ય ભાવે જીવન જીવવી જવું એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સારી રીતે ઉજવ્યો ગણાય શિષ્ય ભાવે એટલે એક નંબરની ફાઇલ કે શરીર પોતાનું ચાલો નમો વિતરા ગાય નમો અર્યતાણમ નમો સિદ્ધાળમ નમો વાયરિયાળમ નમોયાણમ નમો લોય સવ સાવળમ ો પંચન મુક્કારો મંગલાં ચેસી પડમ હવે મંગલમ ઓ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય જય સચ્ચિદાનંદ હે અંતર્યામી દાદા ભગવાન પરમાત્મા હે શ્રી સિમંદર સ્વામી હરિહંત નારાયણ સ્વરૂપ પર મહાત્મા હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પર મહાત્મા દરેક જીવ માત્ર માં જે તત્વગુણ અવસ્થા આપનું વિતરાક પરમાત્મા સ્વરૂપ તે મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હું અજ્ઞાનતાથી મારાથી જાણે અજાણે જે દોષો થયા છે મન થી વજન થી કાયા થી જે જે દોષો થયા છે આપની સમક્ષ મૂકું છું મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરું અને ફરીથી એવા દોષ ક્યારેય પણ ના કરું એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય છે તે અર્થે આપ મને શક્તિ આપજો હે શુદ્ધાત્મા ભગવાન કૃપા કરો કે અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય હું અમે તમારા માં અભેદ સ્વરૂપે જય સચિદાનંદ સ્વરૂપે તન્મયા કાર રહી જિદાન ચલતા જઈએ ચાલો તય સચિદાનંદ દાદા ભગવાન નામ જય જય કારો દાદા ભગવાન દાદા ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાન નાસીમ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જય કાર ભગવાન નાસીમ જય જયકાર દાદા ભગવાન જય જયકાર दादा दा भगवान ना असीम जय जयकार हो दादा भगवान नासीम जय जयकार हो दादा भगवान ना हसीम जय जयकार हो दादा भगवान नासीम जय जयकार हो दादा भगवान ना हसीम जय जयकार हो दा दा भगवान ना ભગવાન ના સીમ જય જય કાર ભગવાન ના સીમ જય જય કાર दादा भगवाना सीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान नासीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा दा भगवान ना सीम जय जयकार हो।, जय जय हो।, जय जय हो दा, दा दा भगवान ना हसीम जय जयकार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 ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર